મુંબઈ માં આવું હોય તો દક્ષિણ દિશા દક્ષિણ દિશા ચિહ્ન દિશા પોતાને શું પસંદ પડે છે રસ્તો કયો પકડ્યો છે એ હાથમાં આવી જાય બધા અનેક જાતના રસ્તા છે અહીં તો એક રસ્તો નથી અનેક રસ્તા જેટલા ભેજો છે ને એટલા રસ્તા છે જેટલા ભેજા છે ને એટલા રસ્તા છે કેવું છે બુદ્ધિ નો સંચાલન છે બધું રજડપાટ કરાવનારા છે બધા એક આ વિતરાગો નો મત એકલો જ મગજ એટલા માર્ગ દરેક બધા બેઠા છે ને શું મતભેદ ત્યાં જોયેલો હે ઘણા જોયા નહી છે ને ને સરખા છે પોતે ના ચાલે તો આ માર્ગ માર્ક સ્ટેપ બાય સ્ટેપ છે જેવું માણસ ડેવલપમેન્ટ છે આ હિન્દુસ્તાન સિવાય બહાર મનુષ્યનું ડેવલપમેન્ટ પુનજન્મ અધિદય માટે લાયક છે એટલે આ બે અધ્યાત્મા લાયક નથી એ લોકોને વાણી હોય ને વિચાર નથી આવ્યો એમને દુખ ના હોય આ હિન્દુસ્તાન ના લોકો જે દુઃખ છે એ દુખ ના હોય જેમ આપડે કઈ તમારા ઘરમાં બાળકો હોય ચાર પાંચ જણ આવડા હોય દુખ હોય છે ના બિલકુલ દુઃખ હોય એમને વરિજ નું અધ્યાત્મ નું પેલું પગલું છે પેલું પગલું છે દુખ દુઃખ પડવું એ અધ્યાત્મ કરવા માટે કાયદો એવો છે કે જેટલી બુદ્ધિ વધે એટલો બળાપો વધતો જાય બુદ્ધિ વધારે એટલું માનસિક સંઘર્ષ વધારે આ પલ્લામાં જેટલું બુદ્ધિ વધે એટલા પેલા પલ્લા માં બળાપો વધે અધ્યાત્મ બુદ્ધિ જ કેવાય છે આપણું જે વિપરીત બુદ્ધિ નઈ તે અધ્યાત્મ બુદ્ધિ કરાય છે આગળ વધવાના માટે જ છે શું છે વિપરીત સમય સમ્યક બુદ્ધિ વેબીચાર ની બુદ્ધિ કઈ છે તે અધ્યાત્મા અહીત કરે સંસારમાં હિત કરે એનું નામ વિપરીત બુદ્ધિ અધ્યાત્મા કરે અને સંસારમાં હિત કરે એનું નામ વિપરીત બુદ્ધિ સમ્યક બુદ્ધિ સંસારમાં હિત કરે ને અધ્યાત્મ સમજા પછી ખરાબ પણ એમને વધી જ જેવી વસ્તુ નથી એવી રીતે છે અને બહિર બુદ્ધિ હોય કેવી હોય બહિર બુદ્ધિ બહિર બુદ્ધિ હોય ભૌતિક ભૌતિક આ લોકો ને સમજમાં આઈ ગયું છે બીજાને સમજાવી ન શકે નહીં પણ આમ પોતાના સમજમાં આઈ ગયું છે કે આ ખરેખર છે એટલે અને આપણે ડેવલપમેન્ટ મજૂર માણસે માણસે જુદા છે તરીકે હોય અને અહી તો માણસે માણસે વિષયો લાત મારે છે એ આરાધના કસાયો ની કરે છે કેવી કરે છે કસાય છે નહી એમને તો ફક્ત આ વિષય જ છે શું છે નહી વિષયો મૂળભૂત મુદ્દો છે આરાધના જ વિષયો છે અમની આરાધના કસાયો છે અને લોભે હોય તે લોભે કીર્તિ વધે એના માટે હોય અને જયારે કસાયો પછી કસાયો જ બારનારા છે બાર બધા આપણે બઉ જે દુઃખ છે ઓછા બધા નથી ને શોધન દેખાડનારા નથી ને માણસ માણસ દેખાડનારા નથી ને દિવા દર નથી ને દાદાજી અત્યાર છેલ્લા પાંચેક વર્ષના અંદર છેલ્લા પાંચ વર્ષથી લોકો માં આપણે ઘટતી દેખાય છે હાવ ખલાસ થઈ ગઈ આધ્યાત્મિક વસ્તુ એટલે વધતી દેખાય છે બરોબર ને આ પ્રમાણ કઈ વસ્તુ નથી એના એના કાર્ડના પ્રમાણમાં અમુક જાણ એવો મત છે કે સત્યુગ તરફ પ્રયાણ થઈ રહ્યા છે એટલે કે મટી લોકો છોડી અને સ્ત્રી એવું કેવું છે ભૌતિક તરફ નું જે લોકો વલણ છે એ ખલાસ થઈ જશે આ ભૌતિક એટલું બધું દુઃખ દેશે કે નહિ તો આ દુઃખ એવું કે તેઓ પલટો આવશે નહી નહી પણ આ કર્યું એટલે પલટો આવશે કર્યું જે ના દેખ્યું હોય એવા સુંદર સુંદર વિચારો દેખાશે કેવું ના લોકો ભલે કઈ શકે છે એવી દસ લાખ વર્ષમાં કોઈ દાડો કોઈ વખત નથી આ બુદ્ધિ વિપરીત થઈ રહી છે પણ વિપરીત બુદ્ધિ પણ ડેવલપ હોય છે ને સમગતો વાર ના લાગે પણ તેના બુદ્ધિ ડેવલપ નથી સાક્ષરતા કરવી પડતી એનું કારણ એ જ હતું ને એ જ હતું અત્યારે બઉ તપસ્યા ના અત્યારે કલયુગમાં એમ કેવાય છે કે થોડી તપસ્યા થી ઘણું પરિણામ પેલા જ છે હતો માણસ ને મગજ કામ નહી કરી શકે શું કારણ કે આપણા પરિણામ છે શું છે પરીક્ષા આપી હોય પરિણામ આવે ને એવું આ એક પરિણામ છે શું છે મનુષ્ય જાતિ કરેલા ફળો નું આ પ્રયાસ છે પ્રાશ્ચિત એટલે પ્રાય કરવું પડે પરિણામ આવે પરિણામ એટલે પ્રાશ્ચિત કરવું જ પડે ઓગણચાલી માણિકતા હવ ક્લાસિક નૈતિકતા પરિણામ હવે લક્ષ્મી ના દુઃખ વધે એટલે બીજું બધે આપનો શું અભિપ્રાય છે ધ્યાન કરનારો પણ આત્મ સ્મરણ કરવું છે ઉંદર ફરતો હોય અને બિલાડી બેઠી હોય ધ્યાન માં હોય નથી એની એ કયા ધ્યાન માં હોય બહિર યાત્રા તો ધ્યાન ધ્યાન જ નથી બહિર છે ને બહાર કર અત્યારે હિન્દુસ્તાન માં મેડિટેશન કહેવામાં આવે છે ને એ મેડિટેશન મેડિટેશન નથી એ એકાગ્રતા છે શું છે એકાગ્રતા મેડિટેશન સ્વો છે બહાર નું સ્મરણ છે બરાબર એટલે આત્મસ્મરણ નથી આત્મસ્મરણ સતત રે એને ધ્યાન કહે છે કે આત્મસ્મરણ પોતાના તરફ મળે અને જ્યાં સુધી પ્રાપ્ત નથી આત્મ સ્થિરતા નથી થઈ ત્યાં સુધી ધ્યાન કે આ તમારી કહેવાય પણ ધ્યાન વસ્તુ એ છે કે તમારે જે રૂપ થવું હોય જે રૂપ થવું હોય તે રૂપ ની ડેફિનેશન હોવી જોઈએ બીજા ભલે માને જે માનતા હોય તે ઢોંગ હોય આપ પણ ધ્યાન કરતા હશો ને રોંગ રોંગ કર્યુંંગ પોતે ધ્યાતા થાય અને ધ્યેય નક્કી કરે કે આત્મા પોતાના સ્વરૂપ માં જવું હોય તો આત્મા શું છે જાણ્યા પછી એનું ધ્યેય થાય નક્કી તો આ થી બધી વાત બધું કલ્પિત વાત છે આત્માને જાણવા જ્યાં સુધી ના જાણ્યું આત્મા ને પેલો જાણો તો બધું કામ લાગશે નહીં તો આત્મા જાણ્યા સિવાય બધું અંધારું ગોળ છે એટલે આત્માને જાણવા માટે જે અંતર યાત્રા જે કરવાની આત્માને જાણવા માટે એટલે પોતાને જાણવા માટે જે અંતર જે કરવાની છે ધ્યાન ની તો આત્મા પ્રાપ્ત થયા પછી ધ્યાન નહીં તો ધ્યાન તો એને હોય જ ને ધ્યાન હું આત્મા છું એને પ્રતીતિ બેસે છે કેવી બેસે છે પ્રતિ પ્રતિ એત્મા ને જાણવા માટે જ્યાં સુધી જ્યાં આત્મા હોય ત્યાં એને જવું પડે જે વસ્તુ જાણવી હોય ત્યાં એને જવું પડે ને આત્મા પોતાની અંદર છે એટલે એને શું આત્મા જાણવો હોય જેને જાણું હોય તો આત્મા થયું કે દિસ ઇઝ નોટ ડેટ કે સ્ટેશન પર જુઓ ને આપડે ભૂલા પડ્યા હોય જાણકાર ને પૂછીયે તો આપડે સ્ટેશન પર જઈએ એવી રીતે મારે મુંબઈ જવું છે તે મુંબઈ જવા માટે મારે પેલા જાણી લેવી જોઈએ કે મુંબઈ પછી પોતું નથી આત્મા એવી વસ્તુ નથી કે આત્મા આત્મા પ્રથમ પ્રાપ્ત થાય છે પ્રતિ રૂપે પ્રાપ્ત થાય છે પ્રતિ એટલે શું પોતાના સ્વરૂપ નો પોતાના મને મારું નામ આપ પૂછો આપ જો અધ્યાત્મ દ્રષ્ટિએ પૂછતા હોય તો પરીક્ષા રૂપે વ્યવહારથી આ શરીર ને આમ પેલા તો સૌભાગ્ય જ નામ હતું અત્યારે સ્વામી અમૃત કેવલ્ય નામ આપી ચુક્યા છે એવું નામ તમને આપ્યું હતું પોતે છે એવું જોઈએ એ કે છે દ્વારા બે ધ્યાન હોવું તો એ ના થાય એમ થાય એ આત્માની પ્રતિ ધ્યાન દ્વારા જ થઈ શકે એમ છે બે ધ્યાન હોય તો ના થવાય એમ આપણે તો જેને આત્મા ને પ્રાપ્ત કર્યો છે એ લોકોએ કીધું કે ભાઈ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય સ્વયં જ્યોતિ શુભામ આત્મા નું સ્વરૂપ છે જેમને પ્રાપ્ત કર્યો છે એમને એમને કીધું હવે આપણે પ્રાપ્ત કર્યો નથી ત્યાં સુધી આપણને એ પ્રતી ના થાય આપણે તો એમના શબ્દો કરી સ્વીકાર કરી અને આપણે પોતાની અથવા સુખધામ છો સ્વયં જ્યોતિ છું એ તો પોતે પોતાની અંદર ના ઉતરે ત્યાં સુધી તો ખબર ના પડે કારણ કે સ્વયં અંદર છે આપણી અંદર છે બહાર તો ગમે ત્યાં જાય તો બહાર મળે ને બાકી આમાં તો એવું છે ને કે આત્મા પ્રાપ્ત કર્યા સિવાય બધું જે કરવામાં આવે ને એનું પદ્ધત ના મળે જેનું ધ્યાન કરે તે થાય જે રૂપ થઈ એનું નામ આત્મ જ્ઞાન બીજું કઈ નથી હવે પોતાને જાણવું હોય જેમ એક આ વસ્તુ હોય આ વસ્તુ હોય તો મારે એની અંદર ડીપ ઉતરવું જોઈએ આમ બાર બાર થી તો કઈ ખબર ન પડે જણાય એવો નથી ને અનુભવાય એવો નથી બોલાય એવો નથી શું કહ્યું એમાં જોખમ છે શું પોતે ના પાડી શબ્દાકી અનુભવાકીત છે એ જણાયો તેવો નથી શું કહ્યું નથી વક્તવ્ય થાય એવો નથી વક્તવ્ય થાય એવો નહીં પણ જાણી શકાય અનુભવી શકાય એવો તો છે ને તો આત્મ જ્ઞાન શબ્દ બને જ નહીં આત્મા જાણી શકાય આત્માને અનુભવી શકાય જ્ઞાની એમ જોઈએ તો મારા ભાવ થયા અહીંયા આવવાના મારા ભાવ એટલે આત્માના ભાવ થયા બહિર્ભાવ થયા આત્મા પોતાના બહાર નીકળ્યો કારણ કે સ્વયં હોય તો આવવાની જરૂર નહી અહીં આવવાની જરૂર નહીં સ્વયં માં જો હું તો આવવાની જરૂર નહી આત્મા ગતિ કરી એટલે એક દ્રષ્ટિએ જોઈએ તો શરીર અને આત્મા બંને અત્યારે તો સાથે જ છે તેથી આત્મા ભયર ભાવ માં આવ્યો ત્યારે આવવાનું થયું જો બહિર ભાવ પોતાના ભાવમાં હોય તો ઈગોઈઝમ છે તેને ધ્યાન કોઈ પ્રકાર નું હોય જ નહીં ઇગોઇઝમ ધ્યાન ને બે ને મેળ પડે નથી પણ ઈગોઇઝમ થી અંદર જવા માટે તો ધ્યાન જોઈ ને જે જગ્યા એ આપણે છીએ ત્યાં એમ સમજો કે અહીંયા મુંબઈ નથી અહિયાં હું અત્યારે છું તો મુંબઈ અહિયાં નથી અહિયાં દાદર છે પણ અહિયાં મારે મુંબઈ જવું હોય ત્યારે અહિયાં મારે ગતિ કરવી પડે ને એમ ઈગોઇઝમ છે માનલો કે હું ઈગોઇઝમ છું એટલે મારામાં અહમ છે એટલે મારે બહાર આવવું પડ્યું જવું પડ્યું પણ હવે બહાર અંદર જવા માટે ઈગોઇઝમ થી ત્યાંથી શરૂઆત કરવી પડશે ને મેડિટેશન એ ફોરીન વાળા મેડિટેશન ગમે તે અર્થ કરતા હોય પણ ધ્યાન અહંકાર કરી શકે નહીં અહંકાર ની થાય છે પણ અહંકાર ની ગેરહાજરી જ્યાં અહંકાર છે આપડે ઉભા છીએ ત્યાં તો અહંકાર છે હવે અહંકાર દૂર ખસવા માટે જે કઈ પણ પ્રક્રિયા કરવામાં આવી એને ધ્યાન કહે છે કે અહંકાર થાય એને આપણે ચાર પ્રકાર નું ધ્યાન આ જગત માં ગમે ધ્યાન માણસ હોય પણ ચાર પ્રકારના ધ્યાનમાં માણસ આવી શકે એથી પાંચમા પ્રકાર ધ્યાન નો નથી હોતો એમાં એક અર્થ ધ્યાન એક રૌદ્ર ધ્યાન એક ધર્મ ધ્યાન અને એક શુક્ર ધ્યાન ચાર પ્રકાર નું પાંચમું નથી એમને કે તમને તમને કોઈ ગાળ ભણે એટલે તમારું ધ્યાન રૌદ્ર ધ્યાન ઉત્પન્ન થાય એટલે તમારે કરવું ના પડે ભીગમ કરવું પડતું નથી સમજ પડી ને આર્થ ધ્યાન તમારી મુશ્કેલી આવી એટલે આર્થ ધ્યાન તમારે કરવું ના પડે પ્રમાણે કરવામાં આવે ભગવાન ની આજ્ઞા ને જે ધર્મ ધ્યાન કહ્યું શું કહ્યું છે આજ્ઞા છે ત્યાં આગળ અહંકાર હોય નઈ અને ચોથું ધ્યાન આ અહંકાર હોતો જ નથી આત્મા જાણવો છે ને જે કહે છે ને એ શુક્લ ધ્યાન કેવાય છે ત્યાં ત્યાં અહંકાર હોતો જ નથી એટલે આ ધ્યાન વસ્તુ માં ટેકો નથી અને અહંકાર હોય તો ધ્યાન હોતું માન્યતા લોક પોતાની માન્યતા દરેક હોય છે નહિ પણ શાસ્ત્ર ના આધારે ભગવાન ના કહેવાના આધારે વિતરાકો ના આધારે તો આટલું ચાર પ્રકારના ધ્યાન છે એ સિવાય પહોંચવાનું કોઈ ધ્યાન હોતું આ ચાર ધ્યાન જે કીધા એ બરાબર છે પણ આત્મા તો ધ્યાન હતી જ છે ધ્યાનમાં આવતો નથી ને થવા માટે ધ્યાનાથી થવા માટે એનું સ્વરૂપ ધર્મ ધ્યાન જે છે ધર્મ એટલે સ્વભાવ ધર્મ એટલે સ્વભાવ પોતાનો સ્વભાવ એ સ્વભાવ તરફ જે ધ્યાન જવું એનું નામ ધર્મ ધ્યાન રહ્યો અને સફેદ એકદમ શુક્લ થઈ ગયો પણ આત્મા તો ધ્યાનાથી છે આત્મા ધ્યાનમાં નથી એટલે આજના જેમ તો અંકાર હોય ને તમે કહો છો ને એ તો બધા ઘણા માણસો ધ્યાન ની વાતો કરે મારે એમને કેવું પડશે કે આવો ધ્યાન કરીને કઈક લોકોને નુકસાન થઈ ગયા છે કારણ કે સમજાવું ધ્યાન કામનું નહીં તો ધ્યાનથી માદકતા ઉત્પન્ન થાય શું થાય સહજ સભાવી તો કામ કાઢી ના છે સહજ સફાવી એટલે તમારે જ્યાં ત્યાં તમારે જ્યાં ત્યાં મૂળ વસ્તુ નું ધ્યાન કરવું છે કે તમારું જાલેલું કરવું છે રવિવાર દિવસે આવજો અને સોમવારે તમે જાણી ને તમે ધ્યાન કર્યા કરજો પછી તમારે છું બધી એ વાત આપની બરાબર છે મારું શું કે છે આ એનો કોઈ વેપાર નથી કે સ્વરૂપ ની પ્રાપ્તિ કરવી હોય અને પ્રાપ્ત તો છે આત્મા તો દરેક ને મળેલો જ છે એટલે પ્રાપ્ત છે હવે પ્રાપ્ત પ્રાપ્તિ કરવી છે પ્રાપ્ત ની પ્રાપ્તિ એટલે વિસ્મરણ છે પોતાનું વિસ્મરણ જેમ થાય એને માટે આ ધ્યાન સ્મરણ રહે એટલે પ્રાપ્ત ની પ્રાપ્તિ બીજું કઈ મળેલું છે એને કઈ દેશી નામ કહેલું સૌભાષંદ્રાઈચંદ્ર વસ્તુમાં એવી છે કે એનું ભેદ જ્ઞાન હોવું જોઈએ આ વિભાગ આત્મા નો અને લોકોએ શું કહ્યું કે સપનાકાર થઈ અને પોતાની જાતને ખરાબ કરે છે શું બીજા ભટેક ભટક કર્યા છે ડિસાઇડે હવે જો તમારે બીજી રીતે આત્મા જાણવો હોય તો દેખાડવો બીજી રીતે આત્મા શું છે આમાંથી બે વિભાગ જુદા કરી નાખો આય એન્ડ માય આય એન્ડ માય બે વિભાગ તમે એને જુદા કરો સેપરેટ આય એન્ડ માય વિથ સેપરેટર મારું ન છે માટે સ્વરૂપ નહીં મારું જ્યાં લાગે ત્યાં હું નહીં એ તમે જુદો પાડી આવશો કાલે એને જ્યાન જે છે જે દેખાય છે જે દ્રશ્ય છે તે હું નહીં નહીં દેખાય છે એટલે દેખાય આ શરીર દેખાય તો એ મારો નહી આ એની અંદર ઇન્દ્રિયો છે તે મારો નહીં આ જે મન છે સંકલ્પ વિકલ્પ છે તે મારા નહી આમાં જે બુદ્ધિ છે એ મારું નહી છે એ છે ને છે પૂર્ણ છે વસ્તુત્વ જાણ્યા સિવાય આત્મા નું જે જે પ્રયત્ન કરવામાં આવે તેમાં કઈ મળતું નથી જેમ આપે કીધું ને કે ભાઈ આ કાઢતા જાઓ તમને તમારી પાસે ના હોય નેટર તમારી પાસે હોય એટલે તમે જાઓ જાણો તમે ધ્યાન છુટું કરી શકો મારી બુદ્ધિ ન હોય અહંકાર નો એ બધું બાર બધું બાદ કરી નાખો પણ તેથી કરી એ તો બધા દરેક માણસ કરી શકે એથી આત્મા પ્રાપ્ત થાય છતાં બહાર રખડવું તેના કરતા ધ્યાન લઈ જ રે એના કરે એટલું આપડે એટલી શાંતિ મળી બહાર કરતા અંદર જતા થોડી શાંતિ મળી આપને કહું ધ્યાન નહી કરવાનું અંદર તો તમારે ધ્યેય નક્કી કરવાનું અને ધ્યાન તો સહેજે ઉત્પન્ન થયા કરે શું થયું ધ્યેય નક્કી કરું ને એટલે ધ્યાન ઉત્પન્ન થાય ધ્યાન કરવાનું હતું ધ્યાન ને કરવાનું એ વાંધો કારણ કે ધ્યાન જ એટલું પોતે છે તો જ્ઞાતા પણ પોતે જ્ઞે પણ પોતે થાય જયારે બંને પોતે થાય ત્યારે જ્ઞાન રહેતા પોતે ધ્યાન પણ પોતે જયારે ધ્યેય પણ પોતે થઇ જાય ત્યારે એટલું ધ્યાન રેતા પોતે નથી કેમ ધાતા પોતે નથી તો કોણ ધાતા નથી ધાતા પોતે નથી તો કોણ બીજો કોણ ધાતા તમે તો સ્વભાવ જ છે બીજા કોણ ધાતા એ તો શરીરનું નામ છે શરીરનું નામ છે એ તો તમે ગમે એટલું શરીરનું નામ હમણે શરીરમાં ગોદો મારતર ખબર પડતી ગોદો માર તો આમ ફેર મર તો યજ્ઞાન છે એ તો યજ્ઞાન છે નહીં શરીરનું નામ નથી પોતારું નામ છે પોતારું નામ કે એ તો આ બધું બાવાઓ ઠોકી રહ્યા છે શરીરનું નામ હોય તમારા શરીરનું નામ છે પણ ગોદો માર છે ને તિકે ફેર મર છો તો કયું શરીર નું કોણ કહી શકે જ્ઞાની પુરુષ કહી શકે શું ચાર ગારો પડે નહીં માણસ તમારા શરીર છે એવું બોલવું કે ખોટું છે એનો અર્થ કશો નહીં પણ એટલો માનલો કે આપણે એ તરફ તમને અસર ના થતી હોય બાહ્ય અસર ના થતી હોય તો આપડે જાણીએ તમે શરીર નથી શું કહ્યું બરાબર છે આ દેહાદ્યાસ છે આખો આખો દેહાદ્યાસ છે પણ એને આ તો અનંત કાળ થી કરીએ છીએ હજુ તો અમે સમજ્યા જ નથી એક દ્રષ્ટિએ દ્રષ્ટિ જોઈએ વ્યવહાર દ્રષ્ટિએ તો સમજ્યા જ નથી જો સમજ્યા હોય તો અહીંયા આવવાનું જરૂર હા અમને બતાવેલું છે હા પણ એટલે તમને જે બતાવ્યું છે એ સાચું છે એવો ભરોસો છે અમને એનો અનુભવ થાય છે અમને જે શાંતિ અને જે આનંદ મળે છે એટલે એના ઉપર પ્રતિજ્ઞ થાય છે કે આપડે આ રસ્તે ચાલીએ નહી બરોબર છે તો પછી બીજું બીજું શીખવાનંદ પછી બરોબર છે એ બરોબર છે એ બરોબર છે પણ તેવું છે કે આત્મા એવી વસ્તુ એક તો તમે પોત પોતાની સમજેલા એ આત્મા આત્મા નથી કેવા પ્રતિ અને સ્મરણ રે સતત એને સમાધિ અમે કહીએ તો પછી જાગૃતિ રહી જોઈએ તો પછી સ્વભાવિક ચંદ એ કશું કે તમારે ફેર ના મારવી જોઈએ બરાબર છે ફેર ના મારવી જોઈએ અમે કેમ આપણે જાગૃત થઈ જાગ્રત તરત જ આવી જાય છે કે ભાઈ આપડે જે આત્મા છે જે મારામાં છે એ બીજા ના માં છે અને એને કઈ પણ માનલો કે કઈ કયું આત્મા પ્રાપ્ત થઈ સમાધિ સ્વરૂપ રે શું આપણે કહીએ કે ભાઈ આ ભાષા વર્ગ ના નીકળે છે ના પણ ખરી રીતે કોણ બોલે છે ખરી રીતે આત્મા તો બોલતો છે આ કોણ બોલે છે આ આત્મા ની જે બંને ની સંયોગી ક્રિયા બંને સંયોગી ક્રિયા એક છે અને સંયોગ દ્વારા શબ્દો બહાર નીકળે છે આત્મા પોતાના ભાવમાં બોલવાના ભાવ કરે છે આત્મા પોતાના ભાવ કરે છે આત્મા તો સ્વભાવ એટલે પોતાના ભાવ સિવાય બીજો કરી શકે જ નહી અને એના દ્વારા જે કર્મ વર્ગણા યા બંધાયેલી છે એ કર્મ વર્ગણા બહાર નીકળે છે એટલે આત્મા નૈમિત થયો નિમિત્ત નિમિત્ત જેટલો આગળ વધે એટલું કલ્પના કલ્પના કલ્પના જે છે એ મન ઉપર સંકલ્પ વિકલ્પ જે છે મનમાં થાય છે મન થી પણ પેલે પાર જવું છે જેમ દેહાતીત છે એમ આત્મા મનાતીત પણ છે આત્મા દેહાતીત છે હું દેહાતીત નથી બરાબર છે સાપેક્ષ આ બોલવામાં બોલાતો જ નહીં રિયલ જે છે એ બોલી શકાતું જ નથી એ વાતચીત કરી શકાતું જ નથી પોતાની અંદર જે છે જેમ આપની અંદર છે હા છે ને એમાં બે માત્ર જ નઈ ને તમે તો ગમે ગમે તે ઠોકર ખવડાવો ભગવાન ને તો પછી આ દુનિયામાં થઈ રહ્યો ભગવાન જ છે આ બધા મનમાં ખરાબ લાગે કે આ માણસ માણસ ભગવાન ઠોકરો ખવડાવે છે આજે આત્મા જાય એટલે ઠોકર ખાય છે આત્મા બહિર દ્રષ્ટિ માં આત્મા વ્યવહાર આત્મા છે શું છે આત્મા જ ન હોય છું છોક આટલું જો સમજ પડે નહી કલ્યાણ થઇ જાય તમે દ્રશ્ય છો ને એક ન્યાય છો એ તમને સમજ આવે છે ના આવતું હોય તરવા દો વાત ને આપણે બંધ કરીએ જો આપને એમ લાગતું હોય નહીં આવે છે તમને મને એવું લાગતું નથી તમને આવે છે મને તો એમ માનું છે કે તમારે બે જાત નો સોનો હોય પિત્તળ સોનું હોય પિત્તળ સોના જેવું હોય બફિંગ કરે ને એટલે સોનું પિત્તળમાં ફેર પડે નઈ તમારે કયું રાખી નેલું છે પિત્તળ ને સોનું જે છે ને એ ભૂતગળ ની દ્રષ્ટિ છે આત્મા જે છે લાખ વર્ષ રાખી દેલું પણ જયારે વેચવા જશે ચાર અને કોઈ રૂપાંતર થાય છે ને સોનું જે પિત્તળ ના પૂતગળ રૂપાંતર થાય સારું તમારે એમની કિંમત જોઈતું હોય આજે ના મળે તો શુદ્ધ સોનું કિંમત સમજો સમજીને કરો આમાં આનો અર્થ કશો નહીં એવું મારું નથી કરતો તમારે અહીંયા હું તો શું મને આનંદ આવે છે આમાં કપડાં પહેર્યા પછી કોણ આવે કારણ કે પુનસારી બહુ હોય તો આવે નહી અહી કોઈ આવે નઈ ને અહિયાં ઘરે મહત્વ હોય બધું શું થયું એટલે કશું કરવાનું જ ના રહે આ તો બહુ ભૂલસારી માણસ કયા ગામના છે બહુ મહાભય ભૂલ સારી કઈ નું રહીશ તમે કેવી ઉપાધિ માં સમાધિ રેવી જોઈએ કેવી બાજુ બાજુ સમાધિ કેમ કેવાય આ તો બધી માદકતાઓ ઉભી કરી છે બધી ઠેર ઠેર માદકતાઓને આપડે કોઈ લેવા દેવા નથી કોઈ જોડે પણ મારું કેવાનું કે તમે અહીંયા એટલે મારા વાત કરવાની નહીં અમાર લેવા દેવાનું અમારું કોઈ લેવા દેવા નહીં આ માર્ગ જુદો છે આ માર્ગ આખા બધા જગતના ધર્મો રિલેટિવર્મો છે અને આ રિયલ છે આ કોઈનો હરીફ માં નથી આ અને અહંકારી માર્ગ જ નથી આ ઈગોઈઝમ ધૂર્ણ ખલાસ કરનારો છે અભૂત માર્ગ છે કેવો છે અભૂત માર્ગ મહાવીર ભગવાને કહ્યું છે મહાવીર ભગવાને કહ્યું છે તમારી જોયે છે શ્રીમદ રાજચંદ્ર કહે છે બધા જ્ઞાનીઓ નો તો એક જ હોય છે સમાધિ નું સ્વરૂપ બધા એક જ હોય છે સમાધિ એક પ્રકારની હોય નહીં સમાધિ કરે છે એમની ભાષાની સમાધિ ગમે તેમ પાડતા હોય હેન્ડલ મારેલી એ બધી હેન્ડલ મારી સમાધિ કેવાય કે સમાધિ સહજ હોવી જોઈએ કેવી હોવી જોઈએ અહંકાર કરીને અહી ધ્યાન કરે અહીંયા આગળ અહી ધ્યાન કરે અહી નાક ડોડી ઉપર ધ્યાન કરે ના હોય તો નાક ડબાવે એટલે બધી અહંકારી બધી હેન્ડલ મારેલી સમાધિ સમાધિ સમાધિમાં પણ અત્યારે આપડે અસહજ માં છીએ ને હે અત્યારે તો અસહજ માં છીએ ને અત્યારે તો આપડે અસહજ માં છીએ ને એમ આ બધા આપડે છે હું અસહજમાં છું નઈ તમે આ બે ભાઈ બે બીજે આ ભાઈ ખરા તમારી સરહ માં નથી આયા રવિવાર પછી સરહદમાં આવી જશે બસ એટલું છે કે એટલી સસ્તી સમાધિ હોય તો પછી એટલી સસ્તી સમાધિ હોય કે એમ આજે સહજ સમાધિ છે એને મળશે એટલી સસ્તી સમાધિ હોય એમ સસ્તી નથી બધા પામી ગયા હોય કેવું કઈ કાગળ ના લખી શ્રીમદ રાજ મોક્ષ દાતા પુરુષ મળે તો મોક્ષ સરળ છે સહજ છે સુગમ છે શું પણ મોક્ષ પુરુષ મળે તો શું મોક્ષ મોક્ષ દાતા મોક્ષ મોક્ષ નું દાન આપે ત્યારે મોક્ષ નું દાન જોડે સરસ તમારી હોય દિવ્ય ચક્ષુ હોય જોડે આ બધા દિવ્ય ચક્ષુ તમારા હાથમાં બધા દેખી શકે આ બધા તમારા હાથમાં દેખી શકે એમના હાથમાં દેખી શકે હા એ તો એવું છે એવું છે કલ્પના હોય શકે એ વાત તમારી કેવી ખોટી નથી અત્યારે કોઈ સાચું જાય અને છતાં તમે એમ કહો કે આ ખોટું છે તમને કેવાનો અધિકાર તો છે આપણને એમ લાગ્યું કે ખોટું ત્યાં રત્ન એટલે કેવાનું અધિકાર છે આ દુનિયામાં અતીત કોઈ થઈ શકે નઈ અતિત થવું એ દેહાતીત થયા સિવાય બીજી રીતે અતીત થઈ શકાય નઈ દેહાતીત પેલો થાય ત્યાર પછી બધું અતીત થાય ત્યાં દેહાતી આત્મા દેહાતીત છે તમે એ પ્રમાણે ચાલો ને ત્યાં નો લાગે પડી ગયું ભાઈ આપડે ચાલી લે પણ જેમને કહ્યું કે એટલે આત્મા તો દેહાતી છે જ તમે દ્રશ્ય છો આ દ્રષ્ટા છે આ દ્રષ્ટા છે આ બધા દ્રષ્ટા તમે દ્રશ્ય ના દ્રશ્ય આ બધા દ્રષ્ટા છે આ તો કેવી રીતે અત્યારે તમારી દ્રષ્ટિ દ્રશ્ય માં પડે છે દ્રષ્ટામાં કોઈ દાળ પડી નથી હમની દ્રષ્ટામાં દ્રષ્ટિ પડેલી જ્ઞાતા આ જ્ઞાતામાં જ્ઞાન પડેલું એમનું કેવું જ્ઞાતા સ્વયં જ્ઞાન છે જ એટલે એવું થશે ત્યારે લાગે પડશે જો તમને ઠીક લાગે તો રવિવાર આવશે એટલે આ કાળ ઉપર દુરાગ્રહ ના આગ્રહ ના હોય આગ્રહ જ ના હોય જ આગ્રહ છે તો સંસાર છે શું છે હા તો નિરાગ મહાવીર ભગવાન નિરાગ રહી હતા અને નિરાગ માર્ગ માર્ગ છે આ છે આપડે અનુકૂળ આવતા આવજો જરૂર આમાં આત્મા વાત જ્યાં થતી હોય તો એના માટે તો અમારે આ ભેગ લીધો છે